એનો બરોબર જ રલા ઈવંત બરોબર જ કેને જેતોની કોઈ ઓલી નથી અધિકર તો આવી કે ગાડી વાત કરી દીધી કે આ રેકર બોલે કે હું જાતે બોલું કે આ રેકર બોલે છે કિંતન કરો 1 લાખ જાલતા રેકર તો ત્યાં મે આ ગાડી કરી દીધી કે આ રેકર બોલે કે સુહા બોલુ મને સુહા બોલુ એ નવા દિલ દેખેતા હે ઇતરી સુકા સુકાને દે સરવા સરવનથી આગ્રહવા ઓતે તે દેલી ઇંદન બે નાતો તો કિ કિલાચાચી મલે લો તે નહા ગાઈ ગયો લગા એને પોતા નો સરસ નો માન્યો છે એક માર્ગ એને મળેલો હશે બાપ દાદા જે જન્મ દિવસ માર્ગ મને મળ્યો અને એની એમ માને મને આ માર્ગ એ મળે ભગવાન નો આ માર્ગ એ માને છે એમ નાગવે એમાં તમે કહો કઈક એટલે એની વિચાર તો કરે જ નહીં મને ઉભા છે આગ માં ભીલો પડે છે માર્ગ તો આ છે બરોબર આમ કરું કેમ કરું અને એક દાડો અમારે જો શહેરી બરાબર એના છે કે આ વાળા એક પણ સાવ સાથી થાય એવું નથી જોતા કોઈ જ્ઞાની ગ્રુપ સમાવો કેવું માણ કે ગુરુ પરંપરાઓ બજાતી નથી તો આ પરંપરા તો બદલાવ રાત રહી એટલે ગુરુએ એમ કીધું હોય પોતાની પોતાની ભૂલ માલમ પડે નઈ એ પરમાત્મા થઈ શકે શું થઈ પોતાની પોતાની ભૂલ પોતાને માલમ પડે એ પરમાત્મા પરમાત્મા થઈ શકે પોતાની ભૂલ પોતા માલુમ પડે પરમાત્મા થઈ ગયા ભૂલ કરે છે એક જ્ઞાની પુરુષ ની પાસે આવરણ સુરણ સુધરણ ઉડાડી કરે કરવા જેવું જ નથી કરવા નાની પછી કઈ ગરબા જેવું છે બાર ગુમ થાર કેવાય એટલે કેતા હોય સાત ના ઉરી જવાય ઘેર બેઠા ને લક્ષ અને પાછું થાય ને આપી દેતા લાગજો એક પ્રશ્ન આવ્યો છે પાત્ર કપા મેળવવા માટે શું કરવું જોઈએ જીવે નાની કપા મેળવવા માટે જીવે શું કરવું જોઈએ અને એમના જે કાયદા આપેલા હોય એમને આખી આવે નથી જે ગામ જવાનું છે તે ગામ ના કાયદામાં છે નહીં એ કાયદામાં હોય તે રાજી રે બીજું કશું નહિ કાયદામાં ચૂકી કેમ જવાય ગુસ્સો કરી અમને આવ્યો એ વખતે ઈ જેમ ગુસ્સો આપડે કરી લીધો પછી એમ યાદ આવે કે ખોટું તું દાદા એ ના પાડી દીધી ગુસ્સો ન કરવો હોય છતાંય ગુસ્સો કર્યો ભૂલતા નથી પણ અક્રમ છે ને એટલે પાછલો ડખો ઉભો થાય તો એનો નિકાલ તો કરવો પડે પતંગ નો દોરો હાથમાં હોય ગુલાન ખા લોકો ના હાથમાં છે નહિ આચાર્ય ગુહા પાડે પણ આચાર્ય ના હાથમાં ગુમાન ગુમાન ને સરે કે છે ગુમાન નું અહંકાર ના અહંકાર ગુમાન હું કઈક છું મોટાય મોટાઈ દેખાતી મોટા દેખાય દેખાતી નહી બિચારા એટલે ગુમાન એટલે ખબર પડે હાલે ખુલા આઈ ગયા બધા થાય ન <laughs> <laughs> જય દાદા ભગવાન કી જય દાદા જય દાદા બોલો જય દાદા ભગવાન કી જય દાદા ભગવાન સામાન્ય વસ્તુ છે એ તો બધા આખા હિન્દુસ્તાનમાં બધા ઘણા ખરાબ બાવાની પણ પૌતગલિક વાત છે જે ભૂતગલ થઈ ગયો પ્રાપ્ત થયેલો નહીં કોઈ નહીં થયેલો ભૂતગલથી ભૂતગલથી શાંતિ થાય એ બધા સાધનો છે એ કઈ સાધ્ય વસ્તુ નથી આ તો એક સાધન એક સાધન તરીકે લખ્યું છે એ તો આવે એવી હોય ત્યારે ચોટી પડતી શું કરે એમણે આમ સાધન તો કીધું જ પણ કે જે ચંદન વૃક્ષ નો આપ્યો છે કે એની પાસે જે વૃક્ષ હોય એમાં એની સુગંધ એટલે એમાં વધુમાં વધુ એ મહત્વની છે બદલ છે એ સુધારા થઈ બદલ છે રહ્યો ઘણા કબીર પંખીઓ કબીર પંખી બધે બધે બા ઠંડક રે છે ઠંડક રે પણ એના સાધન ગણાય જ નહીં આ તો ભલે દેખલા લોકો માન્યતા આપણે જરૂર નથી માન્યતા કારણ કે જેને જોવાટક્યો નહિ ઉદયારે એનાથી ઈચ્છા હોય નહીં આવી એને મૂકશે જ તમારી પણ ઉદય ભટકાવડાવે શું થાય પછી પાછો ઉદય પાછા ફરે તાર પાછું થાય ચોખ્ખું થઈ જાય એવું કઈ નિયમ નથી ઉદય કાયમ રહેશે કરોડ અવતાર પછી કલ્યાણ ના થાય શું કહ્યું એમાં કલ્યાણ નથી લખ્યું કલ્યાણ લખ્યું છે કે નાની કોઠી શબ્દ શબ્દ વાક્ય વાક્ય લખ્યું ઉપર દિવાજ લખ્યું અનંતુ એટલે માથા બજાર લઈ ને ફર્યા જ કરું છું ક્રોધમાં આપવાનું લક્ષ બેસશે આ છે નાખની સાથોસાથમાં તો હમ હમસો જ્યાં કાગડા થઈ જશે પૈમાં પડેલા અહીંયા આગળ નાખે રૂપ નિહાળતા નાખે સુગાર નહી હાવાનું કામ કર્યું નાખી નાખે બેસો નાખે નિહાળતી નથી શાંતિ થાય એ શાંતિ શું કામ નહી મન ચાલુ હોય ને શાંતિ થાય એ કામ નહીં વાત છે મન ચાલુ હોય ને શાંતિ થાય હા આપડી ગાડીમાં ગાડી હોય લહેરાવતા હોય અને ઔરંગાબાદ આવું હોય પણ જ્યાં ગાડી બંધ હોય તો ઠંડક લાગે એમાં ફાયદો કે અભિનિવેશ કહ્યું દ્રષ્ટિ રાગ કર્યો છે શું કયું છે દ્રષ્ટિ રાગ એટલે એક ખૂણા પછી ગયો કે આ એનાથી એનાથી થાય અને પૂજગલ ક્રિયા એને કહ્યું લેવાય નહીં ને દેવાની હું કહીશ લેવાય નહીં દેવા નહીં કઈ ચોટી પડ્યા મેં કીધું દાદા દેવ્યા બીજા એ ઘણા ઉપાય બતાવ્યા છે કીધું એક વાંકમાં સૂર્ય ધારણ કરવો બીજા ચંદ્ર ધારણ કરવો એ ઉપાય બતાવ્યો છે એક કર્યો નથી દાદા આવું ઉદયકરમ ના ઉદય મુજવે આપડે એમાં બહુ ઊંડા ઉતરવું નહી આપડે આપડે દાખલો એવો લેવો પડે કે શાંતિલાલ આ નાથડા થોડી દરવાના કહે આપડે કેવું પડે ને કરે ને તારે શાંતિલ ફરે શું થાય ફરે દીકરી આપણે આપણે આપણું આપણે આપણા ગામમાં રહેવું અને શાંતિલાય શાંતિલાય ગામમાં રહે ગામમાં જુદા રાખો સમજાય આપણે એમના ગામમાં રહેવા જવું નહીં ઘરના ઉદય ઘૂંસીએ આખર વિજ્ઞાન છે ને એટલે ઘૂસવી અને આમ કે આમ આમ ક્યાં આ કવિરાજના કેટલાય વખત ફસાય છે પછી ઠેરના ઠેર આવી જાય છે પછી એમાં પાંચ લાખ અને તે આવું ચાર વખત ગુસે ચાર વખત આવી લઈ દેશ અગિયાર ઓગણીસોતેર ઔરંગાબાદ અનુભવ અનુભવ કેમ ક્ષાન આપી જ્ઞાન વાપરો તો તમને અવરોધ નહી જોવાય આપડે ઉપયોગ રાખવાનો છે મારાથી આડુ નીકળી જાય છે પણ ઉપયોગ આપેલા તમારું આડું એવું દેખાય છે બધા દેખાય છે શાંતિ માંગે ચીર ચગવાને કઈ સુધી નામ ભગવાન કે ઓછા નામ લો માણસ વિરોધી જોડે કઈક થઈ ગયો તો ગોબો પડ્યો આત્મા તો દસ કલાક તો રૂપિયા કરતો થાય દસ મિનિટ નો ગોબો પડ્યો તમારે રિપેર કરતા વાર લાગે છે દારૂ કીચરો મળે છે મોહ નો દારૂ કીધેલો છે ખબર જ ના હોય એમ દા મો દારૂ કીધે એમાં શીખવું આપડે વરિયા કલાક પછી આપડી જોઈ બોલવા એને ખબર જ નથી ભૂલી જાય પછી એક જ જો અને અધા જ મેદા માણસુ નઈ તે ગમે એવી વર્ગ હોય જાય કઈ જાગૃતિ નથી તું કઈ વિરોધી નહીં મળતા હોય કરું તકડ એવું લાગતું નથી નિકાલ કે કેટલું છે આપડે સબ્જી કહીએ માલ આવો છે એટલે આપડે કેવું મને એવું આડું આડું દેખાય છે જોયા વખતે તરત જ આંખ બગડે જીભ પણ બગડે પણ તરત જાય કે બની જવા બનવાનું છે બની રહ્યું છે જમાડે નહી તો કરવું પડે ના કરે તો ચાલે શું આડે જે શું આડે શું કેવાય આડે બાધક છે આડે શું કેવાય અજ્ઞાનતા પોતાની ભૂલ હોય ને પોતાની ભૂલ ખબર પડે પોતાને કા ભૂલ થઈ તો એ પાછું બીજો કોઈ પૂછે આવું કેમ કર્યું કરવા જેવું શું કે છે ભૂલ કરી લઈ સુધારવા ઉપર થી આડે બધો ના બોલતા કે છે કે આડે બધી અહિયાં આપડે સમજવાનું શું રહે છે કે આડ કરી બાકી ખબર છે છતાં ઢાકવી ને એટલે ખબર છે છતાં ઢાકવી એને આડે કેવાય આપણે જે કરીએ ભૂલો એ ખબર છે છતાં ઢાંકીએ તેને આડે જ એ બધી આડે જ મત ગણાય ના ખબર હોય અરે ઢોકે એ વાત છે પણ ખબર હોય અને ઢોકે એ મોટા મોટી આડે શનિવાર રવિવાર થયો શનિવાર ની વાત રહી રવિવારે ક્યાંથી લાવે શનિવાર ની વાત શનિવાર નું થઈ રવિવાર ની વાત નથી પછી શનિવાર ની વાત રવિવારે શનિવારે જે થયું કે જો દાદા ને આગળ પાડે વ્યવસ્થિત જાણે છે આપણે એની પર કઈ તકરાર ઝઘડો કશું જ રહ્યું નહીં વ્યવસ્થિત જે વ્યવસ્થિત થયું ને એટલે હવારમાં વ્યવસ્થિત એટલે વ્યવસ્થિત એ તો ઝઘડો ઝઘડો રહ્યો જ નહીં કઈ એટલે હવાર માં લાવવાનું રહ્યું જ નહીં આ વ્યવસ્થિત તમને આપ્યો છે ને તે ઝગડો રહ્યો જ નહીં અન્નમાં જ વ્યવસ્થિત આપડે કઈ વ્યવસ્થિત છે શું ઝઘડો જ રહ્યો નહિ પછી બીજા ખ્યાલા વાળો છો ન હોય એટલે વ્યવસ્થિત બીજાની ભૂલ હોતી જ નથી અરે જગત પોતાની ભૂલ હોતી નથી એમ કે છે બીજાની ભૂલ જ હોતી નથી બે પ્રકાર નો ઇનામ એક લોટરીમાં લાખ રૂપિયા આવે તે ઈનામ છે અને એક બાજુ ગજુ કાપી ગયો તે ઈનામ છે ઇનામ છે ચિંતા મળે વગર ઓળખે વાચિંતુ મળી જાય છે ઈજાબત છે પ્રદર્શન ના ગમે ગુસ્સા થવું નહીં પડેલું ગુસ્સા ના થવું પડે એવું પડે ગુસ્સો ને ક્રોધ એ માન અને ક્રોધ એ દેવ દેશ છે અને લોભ ને કપટ એ રાખ છે ભય થી કપટ કરવું પડે તો કોઈના ભય થી એક ઉપર ચપટ હમાને નુકસાન કેટલું કરે છે એ ઉપર આધાર ચપટ ની કિંમત કેટલી હમાને કેટલું નુકસાન કરે છે ભરફટ્ટરેલો સમુદ્ર આખો નહીં આ કારો સમુદ્ર કારો લાગતો નહી બધા બધા ખારો નહી લાગે તમને ખારો નહીં સંસાર નું સમુદ્ર પાણી ખાવ્યું છે બઉ મીઠો મૂર્ખી જ ભાવ લઈને લાગે મૂર્ખામાં હોય ને એટલે દારૂ પીને દારૂ પીએમ મીઠો લાગે ને એ મીઠો લાગે તમને મીઠો લાગે છે ખારો લાગે છે ઇલેક્ટ્રિક ની પીને એવું લાગ્યા છોકરા મો એવા છે બધા ભરેલા છે એવું લાગે મળી ગઈ ને બધું કડવું ઘેર છે એવું લાગ્યા કરે તો સર મૂળચંદા ને બહુ સર મીઠો બહુ લાગતો હશે નથી લાગતો મીઠો અંદર સમજે અંદર સમજે છે ના ગમે ના પછી ગમે ના ગમતું ગમતું હોય તો ગમતું હોય ત્યાં બધું બધું આપડે ના ગમતા કરવાનું થતું રાગ બે વાર આપડે અભાવ આવી જાય ને પછી એના પર ભાવ જ ના થાય કોઈ પણ રીતે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 દાદા ઉપર ભાવ આવે તો બહુ થઈ ગયું દાદા ઉપર તો વધારે ને વધારે વસ્તુ જાય છે દાદા ઉપર તો વધતું જાય છે એટલું જ ઘર ભાવ રાખવા જેવી જગ્યા છે દેશ નથી અને ભાવ કઈ રાગ નથી એ ભાવ ના ભાવ એવું હિસાબ છે બધા બીજા ક્યાં જવું કઈ કઈ જાવ બીજે ક્યાં જ ક્યાં જ એટલે બસ વ્યવસ્થિત થઈ જાય ને કેટલાક તો ફરી મળી ના દેખાડે નઈ હે કાઢે થાય કે વ્યવસ્થિત કાઢે છે એ આપડે લખ માં સુધી કાઢી ગેલે મારે તો સત્સંગ છોડવો નઈ આપણે આ પરમ સત્સંગ કેવાય પરમ્સંગ આ ફરી ફરી પડે નઈ દાદા વહેલા જ માંથી આટલું બધું વહેલું સાવતું શું કે સારું બધું મોડું કરે છે ટાઈમ બધું રેગ્યુલર તો આપણને ગાડી માંથી ગણપતિ હજાર મેં કાઢી લે નઈ તમે એવી અસર રહેતી નથી કોઈ ખોટું લગાવવાનું કેવા પાછો ના આવે બોલાવે એના આવે પાછા ના આવે એ ખોટું આખું આગમ છે આપડે વડોદરા બધા મહાત્મા બેઠા પછી તમે ઘડી ઘોડી ચાલ્યા એટલે પછી કઈ બીજો આધુબાજો થયો ચાલો તો તમે આવો તમે ચાલો એટલે એટલી સરળતાથી આપવું જોઈએ એટલી સરળતાથી ઉતરવું જોઈએ એટલી સરળતાથી આવવું જોઈએ તમને હવે આપણું જો હમજ એ તો મોડા પડ ના થાય સતત ઉતારી પાડે સતત આપડે હમદ માં આવી જવું છે એ કોણ ઉતારે છે સ્વરૂપ છે જે તું પસે એટલું થાય પ્રમાણે પ્રમાણે ધ્યાન તો આપડે પૂરસાહ તો ખરો વ્યવસ્થિત કહેવાય પૂરસાદ રહેતો નથી અને પુરુષ થયા પછી પુરસાદ રહેશે પુરુષ થયા પછી શું રહેશે એને પુરસ્કાર છે એટલે વ્યવસ્થિત રહેતું નથી પુરુષ પુરસ્કાર ધર્મ ના રહે પછી છે તે વાંધો થાય તેને કહી શકું પુરુષ પુરુષાર્થ ધર્મ માં રહેવું એક મોટા મોટો રહી એટલે પુસ્તક આપી પુસ્તક આપી છે ને ભગવાન મહાવીર જેવી શ્રેણી રાખે એવું છે એની ગેરંટી આપીએ નામને વિજ્ઞાન આપ્યું કે ભગવાન મહાવીર રે જેટલી રાણીઓ પર હવે દેહ ને કહી દેવું તારે જવું હોય જા અમે અમે અમારા મુકામ માં રહી છું હાઈ કરવી અનંતર દેહ ની ગુવાળે કહી હતી દેહ આપી દે આ તો ગુવા કરે થઈ ગયું ચોખ્ખું થઈ ગયું હા ગુવાટ કરવાનું બંધ કરી દે ને એની અમને ખબર નથી આ દેહ અમારો છે આ જ્ઞાન પ્રગટ થયા અમારો છે વસ્તુ છે એ પારખી વસ્તુ આપણા હાથમાં રહે નહિ અને આપડે છીએ કેવું હિન્દુસ્તાન નું વિતરાગ વિજ્ઞાન છે કૃષ્ણ ભગવાન કેવી તરફ પિતા લખી છે વિતરાગ વિજ્ઞાન સિવાય કલ્યાણ નહીં થાય